અધ્યાય વિશ્વરૂપ દર્શન અર્જુને કહ્યું આપે જેમિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે હે કમળ મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય પુરુષો મારી સમક્ષ જોઈ રહ્યો છું તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું હે પ્રભુ હેપી કૃપા એ અનંત વિશ્વરૂપના દર્શન આપું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન હે પાર હવે તું મારી વિભૂતિઓને જો સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો હે ભારત હવે તું અહીં આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિનીકુમારો મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી હે અર્જુન તું જે કંઈ જોવા ઈચ્છે તે હમણાં જ મારા આ દેહમાં જો તું ભવિષ્ય બધું સંપૂર્ણપણે અવસ્થિત છે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું હવે તું મારા યોગ ઐશ્વર્યને જો સંજય બોલ્યો હે રાજા આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમયોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુક્ત અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શા સર્વ વ્યાપકક હતું આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપ થઈ શકે તે વખતે બ્રહ્માંડના અનંત આવશન થયું ત્યારે મુંજાયેલા આશ્ચર્ય ચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યું હે ભગવાન કૃષ્ણના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું હે જગન્નાથ હે વિશ્વરૂપ હું આપના દેહમાં અનેકાનેક હસ્ત ઉદર મુખ તથા જોતો નથી આપના સ્વરૂપ નું દર્શન કરવું દુષ્કર્ષ છે કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાત પ્રકાશ જેમ સર્વ છે તેમ છતાં અને બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો આપનાતન ધર્મ ના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો આ મારો મત છે આપ આદિ મધ્ય તથા મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું આપ કેવળ એક છો તેમ છતાં આપ આકાશ દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે તેઓમાં ના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપને પ્રાર્થના કરી રહ્યા છે મહર્ષ્યો તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે શિવજીના સર્વ આવિર્ભાવો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વેદેવો બંને અશ્વિની કુમારો મરુદગણ પિતૃગણ ગંધર્વ યક્ષ અસુર તથા સિદ્ધદેવો એ બધા જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું હે સર્વ વિષ્ણુ આકાશ સ્પર્શતા અને તેજસ્વી રંગ કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી હે દેવાધિદેવ હે વિશ્વના આધાર આપ મારા પર અનુગ્રહ કરો હું આ પ્રમાણે રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રો કર યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતુની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે મહાન વૃદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે જેવી રીતે ખુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું હે વિષ્ણુ હું જોઈ રહ્યો છું કે આપક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાવ છો હે દેવાધિદેવ આ ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો તે મને કૃપા કરી કહો બાબત થી અજાણ છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્ય ભોગવ મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા છે અને હે સવ્ય તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે નહી માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ સંજય ધૃતરાજ ને કહ્યું હે રાજા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી રૂજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું અર્જુને કહ્યું હે ઋષિકેશ આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે પરંતુ અસુરો ભયભેત છે હે મહાત્મા બ્રહ્માથી શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ના કરે હે આનંદ હે દેવે હે જગન નિવાસ આપશી છો તથા સનાતન પુરુષ તથા આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છું આપ જ સર્વજ્ઞેય છું આપ અને ભૌતિક ગુણોથી પર છો હે અનંત રૂપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા છે આપ વાયુ છો તથા છો જળ છો તથા ચંદ્ર પણ છો આપ પ્રથમ જે બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો તેથી આપને હજાર વાર નમસ્કાર છે અને મારા નસ્કાર છે આપને પાછળ પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો હે અનંત સ્વામી છો આપ સર્વ વ્યાપક છો અને તેથી આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે કારણ કે હું આપના મહિમાથી અજાણ હતું મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે સાથે સોતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા કોઈ વાર એકલા તો કઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે હે અચુત કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો આપણ જગતના તાવર અને જંગમ સર્વના પિતા છો આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ છો આપનો કોઈ સમ્યો નથી અને ન તો કોઈ આપની સાથે સંપ થઈ શકે તેમ છે તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ ત્રણે લોક માં તેથી હું આપને સાદર સાષ્ટાંગ દણવત પ્રણામ કરું છું અને આપની કૃપાની કરું છું જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી છે અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધો મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ છે હે દેવે હે જગત આધાર આપ મારી ઉપર પ્રસન્ન થો અને મને પુરુષોત્તમ પરમેશ્વર સ્વરૂપના પ્રભુ હું આપના મુકુટ ધારી ચતુર્ભુજ રૂપના દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભૂજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરો છું તેજ તેજરૂપના દર્શન કરવાની મને અભિલાષા છે પરમેશ્વર બોલ્યા મે પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આ તે રૂપને ક્યારેય જોયું નથી હે કુરુવીર શ્રેષ્ઠ તારથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે હવે તે ભલે સમાપ્ત થાય હે મારા ભક્ત સર્વ વ્યથામાંથી તું મુક્ત થાંત મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે સંજયે ધ્રુતરાજને કહ્યું અર્જુનને આ કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળરૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું હે જનાર્દન આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળરૂપમાં જોઈ શકતો નથી હે અર્જુન માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ હે પ્રિય અર્જુન સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે જે મારે માટે જ કર્મ કરે છે જે મને જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે